નમો વિતરાગાય નમો અરીહન્તાણ નમો નમો આયરિયા નમો લોયે સવ સાહુણ સો પચન મુક્કારો સવપાવપણા મંગલાંચી પદ્મ હવૈ મંગલમ ઊં નમો ભગવતી વાસુદેવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદસે સદગુરુસે સદગુરુ સર્વ્ન હૈ આ ગુરુ લઘુ સર્વ હૈ સુમતમાં સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમાં સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ વંદ સતમ નિશ વંદિષકો દે તાથી સ્વાગત આ જગલ્યાણક યગ્ન મે સંધ સ્વરૂપી મૂર્તમો સીધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો વ્યવહારે સદબુધિ હો સદય મે અભિવૃ્યો ચિદ જયસિદારનંદ જયા સાચિદા જયિદા િદાન જ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનનાસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કારમ જય જય દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાસીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા દા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જય કાર અસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાનનાસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો તાલે તાલે દાદા ભગવાન ના અસીમ જય જયકાર અસીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાનનાસીમ જય જય કાર હો દા ભગવાન સસીમ જય જય કાર દા ભગવાનનાસીમ જય જયકાર હો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 ના બેસો તમે બેસો બધા એ તો ધીરુભાઈ જશે જગ્યા વ્યવસ્થિત એમના માટે ખાલી રાખી વ્યવસ્થિત રાખી ત્યાં જ બેસી જાવ ને જગ્યા રાખીશ તમારા માટે સચિદાનંદ તમારા બેની જોડે કોણ આવ્યું છે વડીલો માંથી પપ્પા તો મરી ગયા કાલે પણ અંજન થી આવી ગયા તા જય સચિન પણ પછી એમને મોકલ્યા અમારા દિલીપભાઈ ને કોઈ કરે શું સાહેબ સમજ સચિદાન જય સચિદાનંદ જય સચિદાન જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાન આજે આપણા મહાત્માઓ માટે આપણા શબ્દો બોલીએ છીએ એટલે બીજાથી કંઈ જુદા નથી પડી જતા આપણે હમ પરંતુ એ આપણો આપણે પ્રયોગ આપણા બધા માટે આપણા બધા વ્યવહારોમાં હોય તો જ એટલે કોઈ પણ બોલીએ ત્યારે એક વખત ન બોલતા બહુ વચનમાં બોલવું શું હા એટલે ભૂલમાં ઝડપાઈને જઈએ નહી તો ઉગાડી ભૂલમાં ઝડપી જઈએ પણ છુપી ના રહેવી જોઈએ પછી જોડે જોડે આપણે એટલે ઓલ ઇન્ક્લુઝીવ પરંતુ અહીંયા સત્સંગ છે મહાત્માઓને બધા એટલા માટે કહીએ આપણે આપણા મહાત્માઓ દાદાનો પ્રયોગ પણ વ્યવહારમાં હતો અને વાણી માત્ર વ્યવહારથી જ હોય છે કેવળ વ્યવહારથી परंतु केवल व्यवहार थी से जगत ने नहीं समझू आटलू मोटू भारत वर्ष है आजे आ लाभ पांचम दिवस कहवाए आज आपने लाभपाचम ए जीवन जी आज आगरनी लक्ष्मी पर आधार राखे रोकड़िए बध चाली गागरिया आया का એના પર એટલા માટે લાભ પાંચમ રાખે છે બધા વ્યવહારમાં સીધી લાભ અને પછી સવાલ લખે પાછા એટલે કે જેટલા નાખીએ એના સવાયા મળે એ સાધારણ વ્યવહાર છે આવો છે હિન્દુ ધર્મનો વ્યવહાર છે હિન્દુ ધર્મનો એટલે ત્યાં સુધી આપણે ત્યાં એવી મર્યાદા બધી છે કોઈ જાતની એની ઉપરની હોય તે આપણું નહીં બધું એ બી બીજા માટેનું કોઈનું પુણ્ય પાવરફુલ હોય ને અને આવ્યું હોય પણ એ વાપરે બધા એટલે પહેલાં આપણે ત્યાં મહિલ ભગવાનના સમયમાં અને થોડા સમય પછી પણ થોડા અને હમણાં અત્યારના ઇતિહાસમાં પણ બન્યું છે આવું તો કે એવા શ્રીમંતો થયેલા કે જેમને પોતાની લક્ષ્મી પોતાની માનેલી નહીં એવા શ્રીમંતો બહુ મોટા મોટા શ્રીમંતો હતા હમ એટલે આજના સમયમાં જોઈએ તો આપણે જૈનોમાં ગણા છે બધા જૈનોમાં હતા જેમને પાલીતાણા તીર્થ ઉદ્ધાર કર્યો એ જ અદભુત પવિત્રમાં પવિત્ર ત્રીજ ગણાય છે પરંતુ આ કાળનો પ્રભાવ એટલો બધો હોય છે કે એ પ્રભાવમાં એ આખું ક્ષેત્ર આજે હિંસક અને નિષેધાત્મક બની ગયું એટલે કે નકારાત્મક જીવન જેવા એ ટાઈપનું થઈ ગયું જુગારીઓને અડ્ડાઓને આ દારૂને જુગારના બધાને માંસાહારને બધી જ રીતે એટલું બધું બની ગયું હતું આટલું સારામાં સારું તેના જૈનોનું ફાલીતાણા એનો ઉદ્ધાર કર્યો કર્યો એમને ઉદ્ધાર પછી બધું જ વાપર્યું એવા રાજપૂતોમાં ભામાસા થયા આવા થયા બધા એટલે આ કાળમાં છે એવા કેમ ચાલો અમેરિકામાં પણ હવે આ કાળમાં થયા પણ અમેરિકા તો આપણા જેવો એમનો લોભ તો છે મોટો આવે પણ આપણા જેટલો મોટો નથી આપણે ત્યાં એક સામાન્ય વ્યક્તિને પણ જે લો રહ્યા કરે છે તે અને કોણ પેલું પાછળ કાંતિભાઈ નો હોય તેને બધા અમેરિકાના લોભ ચડી જાય એવી છે બિપિનભાઈ સાહેબ વૃત્તિઓ તે લોભવૃત્તિઓમાં રહેલો છે લક્ષ્મી અને ભેગી કરવી ભેગી થાય એ લોભથી એ વસ્તુ જુદી પણ વૃત્તિઓ ખાસ છે વૃત્તિ એટલે આપણો હિન્દુ ધર્મ અને ખાસ કરીને આ વિતરાક ધર્મ જેને જૈન આપણે દર્શન કહીએ છીએ તે મુખ્ય એ બધું જ એ વૃત્તિઓની શુદ્ધિ ઉપર ગયું છે આખું વૃત્તિઓની શુદ્ધિ ઉપર વૃત્તિઓની સિદ્ધિ એટલે પછી બધું ઘણા બધા પ્રકારે આવી ગયું જાત જાતનું એટલે ક્રિયામાર્ગ આખવામાં આવી ગયો આખો ક્રિયામાર્ગ આવ્યો એટલે બંને રીતે હિન્દુ ધર્મ વેદાંત કો ઉપનિષદ કહો બંને એમની રીતે એ સાચા છે અને જૈન માર્ગ પણ આજે ફોલો થયા છે એમની રીતે સાચા છે પરંતુ અંતિમ સાત્ય એ તો વિતરાગો પાસે જ હોય છે અને આજે દાદા ભગવાન આપણા પ્રગટ થયા આપણને એ માટે બધા હવે આપણે આપણા માટે કહીએ પણ એ તો વિશ્વ માટે હતા અને બધાએ જોયું મહાત્માઓએ જોયું કે એમને વિશ્વને માટે જ્યાં જ્યાં જ્યાં જ્યાં જેવો સત્સંગ થયો તે મારા મહાત્માઓ બોલે ખરા એ પરંતુ બધાની જોડે એમને કર્યો ખુલ્લા થઈ ગયા બહુ સારી રીતે કારણ કે એમને બધી જ પ્રકારના મનુષ્યો મળ્યા હતા ભારતમાં તેમજ પરદેશમાં એ જ રીતે અમને આ છવ્વીસ્યાવીસ વર્ષના ગાળામાં કુદરતે જે અવકાશ આપ્યો અને બધે આવું ફરવાનું થયું સત્સંગર્ષ બધે જ અમને આ અનુભવ થયો એટલે વિતરાગ દર્શન એટલું બધું વિશાળ છે કે એમની વિશાળતામાં કયો વ્યવહાર ના સમાય બધી જાતનો વ્યવહાર સમાઈ જાય સમજાવ્યું વખતમાં કહેવાય છે કે માયુર ભગવાનની હાજરી અને એમની હાજરી દરમિયાન પેલા એમના રાજમા શ્રેણીક ના હંમેશા કસાઈ હોય જ કસાઈ ખાના તો એમને નરક ગતિમતનો ઉપાય પૂછ્યો કે કેવી રીતે આ પ્રભુ મળ્યા પછી હોઈ શકે છે કેવી રીતે તો આપણે કહીએ કહી શકીએ નહીં કે મને દાદા ભગવાન મળ્યા મને આમ ના જ હોય એવું કશું બોલી શકાય નહીં કોઈ દિવસ નહીં બોલાય એટલા માટે આ ભાવ આપણા માટે એટલો બધો અગત્યનો છે આજ્ઞા ધર્મ આમ તો બહુ સાદા વાક્યો દેખાય છે પરંતુ આપણને બહુ જ મોટી બધો ભાર हल्का कर नाखे ये जवाबदारी मूकी दू अमर बिहारी कह नवीन कह नवीन नवीन आनंद स्वामी जी कहे भार बदो हल्को करना कोई दड़ा भार हल्को के आज्ञात छे भार कोने क्या बड़े व्यवहार में रहेलो है शू क्यू व्यवहार में रहेलो व्यवहार कई रीते तो क्या समझती હવે વ્યવહારમાં અણસમજ કોઈને કહી શકાય નહીં આપણાથી કોઈને ના કહી શકાય તમે સમજતા નથી એવું બોલાય જ નહીં એ બહુ મોટા મોટો ગુનો છે કોઈને નહીં કહી શકાય કારણ કે દરેકની પાસે એની સત્તા છે એ સત્તાને તમે ખરી થઈ ગયું હમ જીવન સહેલામ સહેલું સાદું છે હ અને નથી પણ શું કહો છો તમે એન્જિનિયર સાહેબ અમારા નવનીતભાઈ સાહેબના આપણા ચેરમેન સાહેબ હં અને જયંતિ કાકાના ભત્રીજી વાલા શું નામ હે પિંકુ કહે છે કહું પિંકટુ હા પ્રીતિબેન આઈ છે મોટેથી બોલ બધા હાભરે શરમ આવે છે શરમ આવે છે હં મોટા ઘરની છે શરમ પિન્ટ અને પછી એની નાની બેન નાની આજે બે બંને મિનળ બેન ને પિંક બેન આવ્યા છે એટલે આજ્ઞા ધર્મ આજ્ઞા એ જ ધર્મ છે આપણું જીવન અને આજ્ઞા તપ છે રમેશભાઈ ભટ્ટ સાહેબ પ્રોફેસર એ દાદાને ચકાસી ચકાસીને પછી ભેગા થયા અને પછી રા રાધા રાધેશ્યામભાઈ એમના પ્રિય મિત્ર સાહિત્યકાર અને સાહિત્યના લેવલના એ પ્રકાર મળતા દાદા ભગવાનથી એ આપતા પછી જોયું એમને આપતા વાણીને એમાંથી એમને ભાવ થયો હું જરૂર મળું કારણ કે છેલ્લે છેલ્લે પછી એ મોટામાં બહુ જ નિકટમાં હતા મોટાના બહુ જ નિકટમાં હતા પુષ્કળ અને એમાં એમને સમર્પિત હતા મળ્યા પછી એમને જે દ્રષ્ટિ અને એ બધું થયું એમને એમની સંત પુરુષ હતા પોતાની દ્રષ્ટિથી મુલવ્યા એમને દાદાને અને દ્રષ્ટિથી મુલવ્યા ને એમને જોયું કે માણસ તરીકે આપણે જીવીએ છીએ આપણો ધર્મ દરેક પોતપોતાની રીતે જે કે બધા જ તો એ જીવન શું છે આપણું માણસનું માનવ જીવન છે શું તો એ કંઈક ધર્મ જેવી વસ્તુ શું છે તો પછી એટલે પછી એમને નિષ્કર્ષ સ્વરૂપે નિષ્કર્ષ સ્વરૂપે સનાતન સુખ દાદા ભગવાનની આપતાવાણીમાંથી જ એમને એક્સ્ટ્રાક કાઢીને મૂક્યું કે આ લોકોને ઘણું જ કામમાં લાગશે વ્યવહારિયાઓને અને સંસારી આપણા બધાઓને મહાત્માઓને જે વ્યવહારમાં રહ્યા છે એમને ઘણું કામ લાગશે ત્યાર પછી બીજું પુસ્તક આવ્યું જીવન ધર્મ તો કાલે સુધીરભાઈ સાહેબ આવ્યા અને એનું આખું સેકન્ડ એડિશન લઈ આવ્યા આજે બાવીસ વર્ષ પછી આ બીજી એડિશન થઈ પહેલી એડિશન બહાર પડી હતી વર્ષે ખિતસિંહભાઈની હાજરી પડી હતી ટ્રસ્ટથી આપી બહુ સુંદર જીવન ધર્મ કયો એનો નિષ્કર્ષ કાઢ્યો એમને અને ત્યાર પછી એમને ત્રીજી કંઈક પુસ્તક કાઢ્યું છે પુરુષાર્થ ધર્મ આ દાદા ભગવાનનું એમનું વિશ્લેષણ ને એમને એક્સ્ટ્રેક્ટને આ બધું હતું એવું પડે આમ તો મોટાને સમર્પિત હતા કારણ કે એમને મોટાને બહુ તલસ્પર્શી બહુ સુંદર એમનો આખું બધી રીતનો અભ્યાસ કર્યો હતો બહુ જ નિકટ રહીને એમને બધી જ રીતે મોટા અનુસરવા જેવા લાગેલા આધ્યાત્મિક રીતે મોટા તો અમારા મહેતા સાહેબના ઘરે પણ આવેલા પછી દાદા ભગવાન આવ્યા ભાનુભાઈ ભાવ કલેની ગલી હમ એ ઘરમાં અમે બહુ ગયેલા અમારે પાંત્રીસ ની સાલમાં પિતાજીને દાદા એ થઈને અમારા બાપુજીને દાદા એ થઈને અમારું જૂનું ઘર રસિકભાઈ રસીએ બાંધ્યું ત્યારે એમને ભાવ થયો એટલે આ ઘર છોડી અને પછી આપણે ત્યાં ઉપર રહેવા આવ્યા એટલે એ ક્યાં રહેતા હતા ને અને એમને સંબંધ હતા મારા બાપુજીને બધાને એટલે અમે કરીએ ત્યાં આગળ મોહન પટેલ મોહનભાઈ પટેલ બોડેલી આગળ જેથેડી ગામ એને મોટા ફો કે છે આપણા બધામાં મગનભાઈ સાહેબ રામમોહનને જુદા કેમ વહી જાઓ છો તમે બરોબર છું જે છે તેમી આપણા જૈનોમાં કહેવાય છે જ્ઞાન પંચમી તો બહુ અદભુત છે બહુ અદભુત છે એ આપણો આજ્ઞા પંચમી શું કહ્યું આપણે ખોરી કાઢીએ માધીસ કરો ને દાદા કઈક છૂટ મૂકીને છઠ્ઠું મહાર જઠી જેને કોઈ પણ મહાત્મા જેને પ્રત્યક્ષ પરિચય થયો છે દરેકને કંઈનું કંઈક એમને સંજ્ઞા મૂકી છે એ સંજ્ઞા જેને પકડી તેનું કલ્યાણ થઈ ગયું અમને સંજ્ઞાઓ મૂકી પરંતુ એ સંજ્ઞાઓ જે તે તે જ વખતે પકડાવી હું તો સ્પષ્ટ કહું અમે બહુ કાચા પડી ગયેલા બહુ કાચા અને આજે એ બધી આ જ્ઞાનમાં ઝે છે દર્શનમાં ઝલકે છે ત્યારે જાણીએ છીએ અમે કહીએ કે આજે દાદા ભગવાનની હાજરી બહુ સારા છે કવિરાજને એટલી બધી ચાલે છે તો હજુ અને બધાને જ્યારે તો અમે કહીએ કે કોને વધુ માં વધુ ચાલતું હશે જે એમની જોડે છેલ્લા શ્વાસે અમે જોયેલું બધું શું તે તમે કે ક્યાં કેવી રીતે જાય દાદા જઈ શકે છે નહીં નહીં તો દાદા ના કહેવાય સીધી વાત છે એટલે આપણને આ સંસારમાં રહીને શુદ્ધ ચેતન ધર્મીય શુદ્ધાત્મ સુ દ્રષ્ટિવાળો દિવ્ય દ્રષ્ટિવાળો વ્યવહાર આપ્યો છે આપણને બધા અને એ વ્યવહારમાં આપણે સારી રીતે રહી શકીએ અને આપણું બધું વ્યવહારનું જીવન આ બધા ભરેલા આજના જમયમાં વિચિત્ર સમયમાં એમાં સારી રીતે સમ્યક ભાવે એમાંથી પસાર થઈ જઈએ સમ્યક શબ્દ બહુ મોટો છે સંભાવ બહુ સહેલો શબ્દ છે સંભાવ સારી રીતે નીકળી જઈએ એવી રીતે આ પછી પાંચ આજ્ઞા મૂકી મુકાઈ के मेहता साहब तो कहते हैं दादा कहते हैं पांच वक्यों क्या रीते निकलिया मेहता साहेब कर महात्मा आप महात्मा बदमिकाओ जी ने प्रमाण आखिर गया दादा जो आमत है એટલે શરૂઆતના અમે હતા પાંચ દસ જણ પછી તો આજ આજ ચાલ્યું પછી જે આયા હોય તે બધા સારામાં સારા જૈન બધા બાકી નથી રહ્યું કે બ્રાહ્મણ હોય કે બધા કોઈ પણ હોય દરેક માટે એક સરખું પણ એમાં બધા સમય જાય બધા હમ કેટલી વિશાળ છત્ર છાયા કેટલી વિશાળ છત્ર છાયા સ્થાનકવાસી એ સમાય દેહવાસી બે દેરાસિન જોડે બે પાછા જોડે ના બે તમે દેરા સર વાળા અમે તો ગુરુજી વાળા એમ તો બહુ બધું એ તો વૈષ્ણવમય કરે બધી રીતે હોય એમને એમાં તો એ સવાલ નથી ના વિતરાગને પૂજા એટલે તો આપે આવે ને એ બધું વિતરાગની પૂજા છે મનેજી ઓડિટર સાહેબ સાચું કહો તમને તમારું મને ઓડિટિંગમાં વધારે મજા આવે પણ કંપનીઓને ઓડિટમાં પૈસા મળે છે આમાં શું મળવાનું હતું આ બધું જાતે જ કરવું પડે કંપનીઓનું ઓડિટ કઈ તમારી મફત માં કરાવે તમે બરાબર કરો તો જ નહી તો તમને આપે નહી ઓડિટર બહુ સારું કર્યું નાખ્યો ઓડિટરો કરાવવું પડે એટલે હું વસ્તુ છે હમ આજ્ઞા ધર્મ કેટલો બધો સુંદર છે કેવો વિશાલ છે શું કોઈને નાનું મોટું કોઈને કશું લાગે નહી જો આજ્ઞા આજ્ઞાધર્મ સ્વરૂપે રે તો જ रहती कोई ने नाना मुटा नाना है कितला बेदो ना मोटा लगे ना भेदों टी जाए छता शरीर लाइ नया अपने अपना बहुत वाल ऐसी भेगु करेलूत वाल वगर नींकू बोलने अब, करे लू। पर वाल ऐसी वाल वालों बधु भाग नीव बनतु नहीं गूचन आप बदा ना तो घर में સદયું છે વાલિયા માંથી વાલ્કી વાલ્ થયા જુઓ કેવા થયા જૈનોમાં કેટલા દ્રષ્ટાંતો છે બધા હમ કોઈ ભાગ ના પડાવે અને એટલા માટે આજના ધર્મ આપણને એટલી સુંદર સમજ આપે છે આજ આજના કળિયુગના વ્યવહારના જીવનમાં કે આપણે જ્યાં હરીએ ફરીએ બધી રીતે બધા જોડે પરિચયમાં જે હિસાબ હશે બધા જોડે આવી જ પરિચયમાં છતાં ક્યાંય પણ અટવાઈ ના જઈએ અને ઠોકરો ના ખાઈએ કોઈ ઝંઝાવાતમાં આજના વિરુદ્ધના ધર્મમાં ઝડપાઈ ના જઈએ ક્યાંય પણ गृति आप्रत रह दरक आत्मा दर्दी महात्मा पुरुषार्थ एटपकती मेहनत करी एवं नहीं कहू पुषार्थ एट्य दृष्टि मड़ी है दिव्य शब्द साथी वाण के એ દિવ્યતા પાપ અને પુણ્ય બંનેથી મુક્ત છે એનાથી મુક્ત પામેલી એવી દ્રષ્ટિ કેવી પાપ અને પુણ્ય અને ધર્મ બધા ભારતના બધા ધર્મો આજે પાપ કરશો નહીં અને પુણ્ય સંચય થાય એવી રીતે જીવજો આટલું જ છે ઇન્કલુડિંગ જૈન ધર્મ સમગ્ર જૈન ધર્મ સમગ્ર જૈન ધર્મ પરંતુ એક સમર્થ પુરુષ પાક્યા વ્યવહારમાં ક્રમ માર્ગમાં શ્રીમદ રાજચંદ્રજી એમને એટલું જ કહ્યું કે આ બંને જ હે છે કે છે હે એટલે કે સ્વીકારવા જેવા નહીં ત્યાગવા જેવા નથી કહ્યું એમને સ્વીકારવા જેવા નહીં તો સ્વીકારવા જેવું તો શું શું તો કે અમુક જે ગુણો આપણને આ જે સ્વીકારવા જેવું નથી એ બાજુ ના ખેંચી જાય અને આપણને ઐશ્વર્ય પ્રગટ કરે ખુલ્લું ઐશ્વર્ય પ્રગટ કરે એટલે આત્મ સ્વરૂપ કરે એવી પ્રત્યક્ષ હતો પણ એમનાથી પ્રાપ્ત થયા લઘુરાજ સ્વામી સૌભાગ્યભાઈ સાહેબ અને અંબાલાલભાઈ અને ગજબના ત્રણ પુરુષો હતા એમની સમર્પણતા સમર્પણતા अगर लईने जाएल मसाला तो लई नहीं अपने आ काल में जे जे शरीर प्राप्त थे आज्ञाधर्म में आए शरीरों आज्ञाधर्म में आया नहीं बीजा हो आज्ञाधर्म ने समकक्ष जो कहीश एवं सत्साधनों पर आज प्राप्त है तो जो एमने समझ में पुण्य योगे प्राप्त थे थी, कोई वडीलो थी सत्संग कोई में कोईप्रक तो ये एट सहायकारी आज बद कल्याण मार्ग दादा भगवान कहू कि हे पा पा बश् थे दादा ने एक ते अहमदावाद साहित्यकारों तरफ कोई एक जगह थे छे। परंतु थे बता साहित्यकारों જસુભાઈ સાહેબે કરેલો છે કૃષ્ણ દાદા કે છે તો વ્યવસ્થિત શક્તિ સમય આવશે થઈ જશે આટલું જ દાદા બોલ્યા છે સીધો ઉલ્લેખ નથી થયો આ બધું બહુ આટલી બધી સાંકેતિક ભાષા છે છતાં આજે આપણે આટલા વર્ષો ગયા પછી જો પકડાય તો આપણું પુણ્ય ધન્યવાદ આપણે આપતો પુત્રો સમજાય છે દરેકને કઈ નું કઈ કહ્યું છે પણ એ પકડાયું તો નહીં તો નહીં ऊंगता <laughs> ऊंगता ना कोई कारण के जागृत पुरुष अगर हो बो आनंद जागृत पुरुष नगर अपने दर्शन समय कर रही सकस परंतु दादा भगवान कहू कि मैं हजू कोई मल् नहीं कि हूं बोलू ने मृष्टि दृष्टि मेरी जोड़े रह जो समझ आखो बीज बात करें एक बात कहू पा जुओा पर रनछोड़ आज अरे हाचे हाजे कान में मोटे बोलो तो आज सूरत न बाकड़ा पर, पर साथ दादा दा जोड़ से सोनगढ़ आता तार पहला અને અમારા બાપુજીને બે જાય કે આપણે અગાસ તો એ અરવિંદભાઈ કુટુંબી છે ભાનુભાઈ આપણે વિધિ બોલીએ છીએ કોઈ કોઈ વખત વારાફરતી જે હોય તે જાય જોડે હોય જ બધા બહુ સિવાય એટલે દાદા આજે તો આપણને બધાને જાણે કે એમની હાજરી ચાલે એવું લાગે બધા ના ના બોલો લાગે તમને એમની હાજરી દાદાજી આજે મોટો વર્ગ છે એવા એવા બુદ્ધિશાળી દાદા ભગવાન મામાની પૂર આસપાસ રે કે આટલા હતા અત્યારે અહીંયા જ હતા કે જતા હતા કે અલગ છે આજે પણ એમ છે આજે તો વાત સમજવા જેવી છે એ બધા અમને અમને મળ્યા છે બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર મહારાષ્ટ્રીય વલસાડમાં તમારા ઉપાધ્યાય એમના નિમિત્તે ભેગા થયા એ બે હતા એક જ બેંકના ને એમના સાહેબે ત્યારે વાત કરી દઈ ત્યારે પછી તો અત્યારે નામ તો હું ભૂલી ગયો એમનો મહારાષ્ટ્રીયન હતા એટલે અમને કોઈ કહે કે ના તમને મને તો કોઈ પૂછે દાદા ભગત તો કહે મળેલું જ નથી પ્રત્યક્ષ પરંતુ મેં કોઈ જોયેલા છે ને તેને કહે હા મને કોઈ થોડા કહે ખરા તમારામાં પ્રત્યક્ષ જોઉં છું હવે એ તો મહાત્મા માત્રમાં છે આ મહાત્મા માત્રમાં છે આ વાત એટલા માટે આજ્ઞા ધર્મ એ જ સ્વ દાદા ભગવાન છે जे दादा भगवान अपने सदैह हो रीते समझ ते न होता दादा भगवान परमात्मा प्रकाश स्वरूपे ए आज्ञाधर्म थी आटली मोटी बात है स्त्रीदेव हो पुरुष देव हो, हो दरेक एमन विवेक सामान्य जे सामज में कहवा सामजिक विवेक कहवा ये पागरिया करे पी सदविवेक सदविवेक आप सह सदविवेक महात्मा आज्ञा धर्म तो मारा पी मैं हितरुद्ध नहीं अहित वालू बने संजो तो के ललचाई ना ब्रिज है બચકોડ ચડી છે અહીંયા થઈ જશે ને બહુ સારું તને અનુભવ થશે અહીંયા બેઠું છે ઓજો પણ આમ બેસ ત્યારે હમ વચ્ચમાં જગ્યા રાખો અનુભવ થશે તને હમ आपने, मा, आपने स्त्री, स्त्री, स्त्री, स्त्री, स्त्री, स्त्री पुरुष नहीं जुए बहु समझ आटी बड़ी गंभीर कई है जो ब्रह्मचर्य महाव्रत महिर भगवान मूकव पड़ू संयम धर्मी मुकव खास कर અને સંસારીઓ માટે મૂકવું પડ્યું કે સંસારમાં તમે લોકો જીવજો કે જેથી તમને જે આખો બોધ મળતો હોય કે ઉપદેશ મળતો હોય જે કંઈ હોય તમારા સંયમ પર્યાયો તરફથી તેને સારી રીતે સમજીને તમે એને તમારા એને વ્રત સ્વરૂપે ગ્રહણ કરજો વ્રત એટલે જીવવાનું વ્રત કહ્યું એને શું એટલે સમયમાં એને પાંચ મહાવ્રત કયા અને અહીંયા આગળ કયા બાર કહે છે કે જે કહે છે તે અણુવ્રત કહે છે એટલે હોય છે જઈ અમુક જઈને પાડનારા એવા હોય છે બહુ ચુસ્તપણે પાડે છે ઓછા બહુ ઓછા જોવા મળે કારણ કે આજે બધો એડજસ્ટમેન્ટ ના લેવો હોય તો પહરાણે એડજસ્ટમેન્ટ લેવા આપણે એવો કાળ આવ્યો છે પણ દાદાએ એડજસ્ટ એવરીવેર શબ્દ મૂક્યો ને આપતો પુત્ર પુસ્તિકા કાઢી એટલે એડજસ્ટ થાય જવું આજે એટલું બધું એ લોકોમાં ચાહના પામ્યું છે એ પુસ્તિકા ગઈ પુષ્કર અથડામણ ટાળો પછી કળા પો ક્લેશ ને એનામ જે સંસારમાં સામાન્ય શબ્દો છે બધા તમારા નવીન નવીન આનંદ સ્વામીજી બહુ વિચાર થયો મૂર્તિ પૂજા ની બહુ ગજબ છે પછી એમને એ વિચાર આવ્યો પણ બીજું પ્રદાન છે બહુ સુંદર પ્રણામ છે આપણામાં વ્યવહારમાં દરેકના આજ્ઞા ધર્મ ના જીવનમાં દરેક મન વચન કયા વ્યવહારમાં ફાઇલ વ્યવહારમાં શું કહ્યું વિનય વિનય નો ગુણોના ગુણો ખીલતા જતા જાય ધીમે ધીમે ખીલે દર્શન ખીલતું જતું જાય દર્શન શક્તિ જોવાની આપણે શુદ્ધાત્મા થી આખોથી દેખાયા માં આપણને બધે ક્યાંય પણ शुद्ध के अशुद्ध भेदना रहे पछी। नजर मुके जहां नजर मूके आखोतन तत्व जो आखो हे जो बात करू चुतगल पूरे शास्त्र में आ उल्लेखो कहू के परमाणु स्वरूप व्यवहार संसारी बदाय काम में लगवा तो हाँ त्या आगे तत्व आयु आखो जुआ तो दखाव पूरे હવે પરમાણુ તો છેલ્લું છે કોઈને માટે નથી તો પૂતગલ પરમાણુ કહીએ છીએ આપણે એ પણ કોઈને નહીં દેખાય આજનું સાયન્સ ગમે તેને સમજી શકાય એવું જોઈ શકાય તો જોવાની વાત જ ક્યાં રહી નજર જ્યાં જ્યાં મુક ત્યાં એને પૂતગલ જ દેખાય અને પૂતગલ દેખાય પછી કયું પૂતગલ તો કે આપણે જ બધે ફેલાયેલા જ તમને આ શરીર શીખવાડી લો અને શરીર જ્યાં જ્યાં રહ્યું છે જેવી તેવી રીતે રહ્યું છે બધી જગા એ સમજાય છે અને દાદાની વાત એ શેડ ઉપરની છે થોડીક કોઈ ના થી જુદા છીએ અમે કોઈ દિવસ ના કહી શકીએ કારણ કે એ જ પક્ષ પરંતુ પક્ષી ના ગ્રેડેશનો હોય છે કારણ કે પૂતગલ ના હોય છે શું કહ્યું બઉ સમજવા જેવી વાતો છે પણ આ વાત સમજવાથી એમ નહી સમજી બેસવાનું એવું બોલવાનું નહીં બેઠા કરે એવી છોકરી છે મારા હાથમાં આવતી નથી ને આગી નાગી રહ્યા કરે છે જબરી છે શ્રુદભાઈ ની ધમધમાવો એ આપડી જ્ઞાન પંચમી પંચ આજ્ઞા પરમેશ્વર હા પંચ આજ્ઞા પરમેશ્વર ધમધમાવું મિલિટરીમાં તો કોઈનું આગુબાજુ દરેક જડે પોતે દાદાજી આજ્ઞા ધર્મ વિશેનો એક સવાલ જો આપણે ભૂતગલ ધર્મની ભૂતગલ નો જે વાત કરી તત્વ દ્રષ્ટિએ જોવાની પેલી આગ ના અને બીજી આગના બંને જામશે નહીં ગજબ ને લિંક આ વાત છે પૈસા નું ખાતું બધાને ગમે છે પણ આ ખાતા જરૂર છે ખર્ચી શકાય એવું જ નથી અને ખર્ચે તો તો આનંદ આનંદ પરમાનંદ થાય બરોબર જેમ ખર્ચે એમ બધું એવું છે એટલે આ વ્યવહારની ભાષા કહીએ છીએ બધું એવું બાકી તો વધઘટ હોય જ નહીં જેમાં હા એવું છે ખાતું તો સતત પણ આજનો વખત પડ્યા હોય તો બરોબર યુ ફોલો રાજુલ પણ ગુજરાતી આમ થોડું ફિફ્ટી પર્સન્ટ ખાવા પડે તકેટલું 50% नहीं तो तो गुरुजी <laughs> एक पूछू अरे आजे कोई तत्व जे सुधी जाती। क्या जे सुधी चेतन ने तत्व ने तत्व शब्द बहुत शुद्धात्मा जपरो हकीकत में शुद्धात्मा शब्द शुद्धा सिद्ध भगवंतो वपरा ख्याल करो समझ केवल शुद्धता है कारण के, के ज्ञानदर्शन तो बदक्शनल पंक्शन करव नहीं पड़त आटल भेद है नीचे बेसता ए करव पड़े फ्ञा तीर्थशंकर भगवंत ने करव नहीं पड़त ज्ञापनी पुरुष ने जे ज्ञापुर तारी काम लगे संसार ज्ञा केवल ज्ञा महात्मा ज्ञा कहवा दादा बता परंतु एक एकजन स्वीकार स्वीकाराशोज स्वीकार चेतन शास्त्री आगना धर्म करने ભગવાન હવે શું કઉે એમને શબ્દ કઈ થી લે શબ્દ બ્રાહ્મણ હોય ફર્સ્ટ ક્લાસ હોય પેલો આવ્યો મલેછ એટલે ભીલ કે અને જંગલમાં તો ફરે બધા સંન્યાસીઓ અને પેલો મને અને જરા ભિક્ષા માટે કરે આપે પેલું હા સ્વસ્તી કઈ બૂમ પાડે સ્વસ્તી બોલે જ પાછો શું પછી સાહેબ ને લાગ્યું લાગતો નથી કલ્યાણ કલ્યાણ સાહેબ કલ્યાણ સાહેબ પછી ખુશ થઈ ગયો આવું છે તો બસ આનો ઘેરો બઉ જબડ જાતું છે આખું આપણું વ્યવહારીકરણ નિશ્ચય ને પ્રતિપાદિત કરતું જાય છે એટલે કે નિશ્ચય દ્રષ્ટિને એટલે શુદ્ધ આત્મા દ્રષ્ટિને પ્રતિપાદિત એટલે સ્ટેબલ ધીમે ધીમે સ્ટેબિલિટી લાવતું જતું જાય છે શુદ્ધ આત્મા દ્રષ્ટિ પણ શુદ્ધ આત્મા દ્રષ્ટિ રહી નથી શકતી ને કે પેલો વ્યવહાર ઊંચો નીચો છે એટલે રાખવાના વ્યવહાર એને કશું નથી કરતો પણ પોતે એવો છે એટલે એને કારણ કે બંને સીધા એટલા બધા નજીક છે દૂધ પાણી જેવા એટલે સંઘ સંઘ બહુ મોટો શબ્દ છે સંઘ શ્રીમદજીએ પોતાના પુરાણ પુરુષમાં બહુ સુંદર વાત કરી એક સુંદર વાક્ય લખી નાખ્યું બે ત્રણ વાક્ય બહુ સરસ છે એમાં એક સમય માટે પણ જે અસંગ પદ ચાખે છે તે સર્વ સમય માટે અસંગ થઈ જાય છે હવે થઈ જાય છે કારણ ભાગમાં કહ્યું એ નહીં પકડાયું અહીંયા આગળ કોઈને એ ના થઈ જાય છે એટલે સમજ ભાગમાં અંડરસ્ટેન્ડિંગ સમજ અને અંડરસ્ટેન્ડિંગ વેરી અંડરસ્ટેન્ડિંગ એ જ જ્ઞાન છે સમજ એ જ આખું તત્વ દ્રષ્ટિ છે શુદ્ધાત્માની સમજ પડતી આપણે જ આપણને આપણા સમાજમાં આવતા જતા જઈએ જેમ જેમ જેમ ધીમે ધીમે એકદમ એમાં નથી જ થયું કુદમકુદી નથી કરી શકાતી આપણા મન વાણી કાયા આ બધા અવસ્થાઓ બધી છે જાત જાતની એ આવતી જતી જાય પણ આ વ્યવહાર જ એવો છે ને બધો હમ ત્રણ પહેલા મુખ્ય લક્ષણો કર્યુંગના વ્યવહારના આ ભારતમાં કામ પહેલા પહેલું કામ આમ તો વિષયને આપણે કામ સમજીએ છીએ પરંતુ કામ એટલે વાંસનાઓ ઈચ્છાઓ બધું એ બધું ઘણું બધું હોય છે એમાં આપણા માટે તેઓના સ્વભાવને આપણે કહીએ મહાત્માઓ માટે હું કહું તો તેઓના સ્વભાવ એ આપણા માટે કામ છે અને શ્રીમદ્જીએ જેને કામ કહ્યું એ વસ્તુ સમગ્ર આમ ખાસ કરીને બ્રહ્મચર્યના અર્થમાં ને વિષયના અર્થમાં કહ્યું છે અને એમાં પણ દાદાનું અદ્ભુત આપણી વિધાન સુંદર છે આખું જગત વિષયથી ડરે છે પરંતુ એ વિષયો વિષ નથી પણ વિષયોમાં નિડરતા એ વિષ છે પરંતુ આ વપરાય વાક્ય નથી સાક્ષાત ઝેર છે અને ઝેરની પરીક્ષા છે झेर पारखा ना कर सक झेर जार जीप पर मुकने शु <laughs> का सायनाइड कहीं कहवा पहला एक जो सायनाइड जे जड़ू हम आ कहूं हो ते स्वाद अड़ता पे साफ एवं कहें कई सायटिस्ट पोते हैं शरीर चाल आप आज लाभ पचम पंचमी अपनी तो अपने मोटो लाभ क्य अलाभ करावे नही क्यों ना कर फाइल फाइल व्यवस्थित व्यवस्थित? ने ने छे छे के <laughs> <intéphone> <शेलों>, <ă? स्था> के बैठा इन पर तू पूछु छू तारा प्रश्न मवाब <स्थाषिलों>। <स्था> से बस तारे छोकरी बहुत आशियार बहु होशियार छोरीओ करेली बद આપણી રીતે સમજી શાસ્ત્ર ને એમના વચ્ચે હોય જુદા હોય છે આપણે આજ્ઞા ધર્મ માં કેવી રીતે મૂકી દેવા એટલું જોવાની જરૂર છે એટલે દાદા કોઈ જાતે વાંચવા જશો નહીં ઘૂંચાઈ જશો બધા ઘૂંચાઈ જશો આજે શ્રીમદના પુસ્તકો માં ગોખી નાખે છે એવા છે શું શું કહીએ તમને જોડે એટલાન્ટ તારે હતા બે ચાર શ્રી રસિદ્ધિ રીપકાનંદજી અને અમીન સાહેબ હતા ચાર બે મહાત્માઓ બે દિવસ રહેવાનું છે એને ત્યાં એમને આ શ્રીમદનું બહુ ગમે વાંચે મનુભાઈ પટેલ કરીને એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તે શ્રીમદનું આ અને એના શાળાના બધા ફેમિલી બધું આવ્યું હતું એમાં શ્રીમદનું બહુ ગા વાત થોડી નીકળીને દાદા સાહેબ શ્રીમતી કેટલું સુંદર કહે છે શું હા અને ખરેખર એમનું પુસ્તક લઈએ છીએ એટલો આનંદ આવે કોણ આવ્યું જવું છે આજે આજે કઈથી નોકરી જ રજા છે આજે અને એને જ વાત કરું છું જા જા હા જતા ને ના રોકાઈ ગઈ એને અવસ્થા કે છે શું અવસ્થા એટલે આવતી ને જતી હ આવે નહી તો જાય કેવી રીતે આવે ને જાય કેટલા અક્ષર અક્ષર નહીં વાત લઈ લઈએ પેલા આ ત્રણ પૂરું કરી દઈએ આપણે એટલે જે ક્રમ માર્ગમાં કામ કર્યું છે તે આપણે અક્રમ માર્ગી આપણે છીએ પણ અક્રમ માર્ગ શબ્દથી બહુ બધી ચર્ચાઓ ના કરશો એ તો પ્રાપ્તિ છે પ્રાપ્તિ ચર્ચામાં ના લેવાય પ્રાપ્તિને આપણે પ્રાપ્ત સ્વરૂપ થઈ જવું જોઈએ એ દરેકના વ્યક્તિગત અંતરનું જીવન છે એમાં બહારને એને કાંઈ લેવા દેવા નથી આ સત્સંગમાં બહુ જ આવી વાતો એમાં બહુ ઝીણવટ છે પરંતુ ધીમે ધીમે આવશે તો બધાને કામમાં લાગે એવી આવી શકે છે વધારે જીણવામાં કાંટવાની જરૂર નથી પરંતુ બહુ સમજવા જેવી વસ્તુ છે પ્રાપ્તિ શબ્દ બહુ મોટો છે બધી રીતે ખ્યાલ આવો અક્રમે પ્રાપ્તિ છે કારણ કે એવો અવતાર પ્રગટ થયો શું કરુણાનો અવતાર એ કરુણાથી જ આ મળ્યું છે ને તો બની શકે જ નહીં દાદાએ ટ્રાય કર્યો કેટલા શરૂઆતમાં કર્યા માર્ક જોવા ગયા મળ્યું નહીં કશું નહીં માર્ક વાળા જેવા આવ્યા જેને વ્યવહારમાં સમાજમાં કહેવા જઈને આયા આયા થોડા ઘણા હતા એમની જોડે ચંદુભાઈ પણ દાદાનું હું પેલી પુસ્તિકાઓ નીકળી છે આમ બધું આવ્યું છે વિગત આખી પછી જોયું કે આ માર્ક નથી આ ચંદ્રકાંત આવ્યો છે અને ત્રણ માર્ગ આપી શકાય હવે તો પરિચય ને કુટુંબી પાછા તે આપ્યા ચાલો પછી તો માર્ગ ઓછા થતા ગયા અને કનુભાઈનો આઠમો નવમો નંબર આવ્યો કંઈક કનુભાઈ અને બહુ માર કરે આ આવી ગયો કંઈ નહીં આ તો જોડે શું કરીશું આવે એને ખુલ્લો ઉગાડો એ રીતે આપણા કપડાં બાપડા બધું ઉતારી લેસ પણ તે વખત ખબર નથી પડતી કે આપણે કપડા ઉતારી લીધા પણ એ કપડું છે એટલું સમજ પાડે છે માન્યતાથી દિગંબર દર્શન નથી હકીકતથી છે હમ કારણ કે દિશાઓના દર્શન એ દિગંબર દર્શન કહેવાય છે શું કહ્યું એટલે कई दिशाओ तो के विशेषण वगर नहीं अवकाश आकाश ने के विशेषण हो चतुर्मुखी मुकाये मुख्य हो चार देव लोग चार बाज गो भगवान द હમ અચળગઢ ગઈએ તો ખરા જ દેશો દર્શન કર્યા બધા મૂકતા હં એટલે કામ એટલે કે ફાય તેઓનો સ્વભાવ તેઓએ કામ કહેવાય પણ મધ્ય છે સંસારમાં ભગવાને માન્ય રાખી છે કારણ કે તેઓ વગર તો શરીર હોય જ નહીં હં તેઓ વગર શરીર હોય જ નહીં હમ અને જ્ઞાની નહીં શરીરને એ શરીરની ટેવો તો હોય પરંતુ એ નહીવત જેવી હોય એટલે દિવ્ય હોય પણ સામાન્ય મનુષ્ય ના સમજી શકે એટલે જ્ઞાની એ બહુ સચેત સંભાળીને રહેવું પડે કારણ કે શરીર થી ટેવાય નાની વાત ગમે તેવું હોય તો એ શું કરે બહુ સચેત રહેવું પડે એમને હમ કૃષ્ણ ભગવાનને કે એમને આ દૈત્યો દાનવો જુદા છે એવું પક્ષપાત નતો छता जो भगवान हिंदू धर्म कहते चार महीना सुबह पाताल के खु ब हिंदू धर्म अपन रीते प्रकृति प्रकृति ने बदी रीते शरीर स्त्री हो पुरुष हो बदीज रीते आखूखीस कर परंतु एमने सुदू, शोध शोधवु शू तो ब्रह्म ब्रह्म तो शास्त्रीय शब्द है शास्त्रीय शब्द है ईश्वर ईश्वर ईश्वर ईश्वर ने ईश्वर में समय जाऊ मार्ग है आखो बिशाल मार्ग है आखू वेद और वेदियों घूम बधुपनिषदों આ પુરાણો આ બધું આવે છે પુરાણો એટલે બધું આ સમાજમાં આજના સમાજમાં ચાલે છે બધું શું બધી રીતે અને જૈન દર્શન બંને આ વેદાંતના દેવ બંને આ ઈશ્વરમાં સમય જવા માટે છે એટલે ઈશ્વર પરમેશ્વરમાં સમય જાય એ જૈન વિતરાગ માર્ગ છે આખું શું અને પરમેશ્વર અને પરમાત્મા એક જ અર્થમાં શબ્દો છે બંને પરમ ઈશ્વરને પરમાત્મા એક જ અર્થ બનાવે પણ એ શરીર હોય તો શરીર સાથે હોય અને શરીર સાથે બધાને સામે મળે ને એમને અનુભવ થાય સ્વાદ આવે એમનું આધિપત્ય સ્વીકારે કે જે કોઈને કોઈના પર આધિપત્ય રાખનારા નથી એવું એને સમજાય ત્યારે ત્યાં નમે નહીં તો નમે નહીં કોઈ કોઈને ના નમે નમાવનારા ના હોય ત્યાં આગળ માણસ નમે પણ એવું નમા ઊંધાણા નથી એવું શોધવા માટે બધી આપણી શોધ છે બધી કે જો તો ખરું કોક તો હોય કેમ બે ગમે નહીં થોડું ઘણું હા આવતી હોય મારી પણ જણા હું મોટી બેનની રજા લઈને આવવાનું શ્રુદભાઈ તો બહુ ખુશ થઈ જાય અહીંયા આવું તો ત્યાર પછી शुद्ध तो मैं जो बहुत सत्संग करें मन ने महा कहो महाशत्रु कहो ए मया कह बदा पुत्रों जी तो है त्या तो पने सजीवन जशे आओ छे, थी जैसे श्रीमद जी ए कहू पूजावा कामना की प्रशंसा कई कह सारू लगे जरा मिठास लगे आ आपने आ तो बहुत ना शब्दों देखाई को विशालता एटली बधी है कड़ियुग शरीरों में एटली बड़ी व्यापी गेली है गमे खूण खाचरे थी कही की ने तो आ ज्ञान अक्रम ज्ञान एवं है कि जो विज्ञान स्वरूपे काम करवा जरा थोड़ा काचू पड़े तो हाँ मैंने ज्ञान ચડે જરા ઉપર વાયુ વાયુનો સ્વભાવ શું છે ઉદ વેગ કે છે અને પેલો સમ વેગ બધું સમ બધું હોય તો જ ઉદાહરણ ના હોય નહીં તો આયુ મુશ્કેલી બરાબર ડોક્ટરો ને થાય તો शब्द ने बनेट रूपाला शोभा मन सुंदर रीते कर जुदी वस्तु शुभ मैं हट नीस्पेक्ट स्व मान के, मने कोई मारू मने ना करे मारू ना के परंतु स्वमान आज जा सकत नहीं બાકી ભગવાને તો એલાવ કર્યો છે સ્વમાનને પોતાનું એને આ ઉર્દુમાં ઓકાત કે છે પણ એનો એમના અર્થમાં કે આપણી માનની બાઉન્ડરી બહાર ના જવાય એટલે ભય રહ્યા કરે છે સમજ ને એ અને સાનું રક્ષણ કરે છે કે એ સ્વમાનનું સમાનનું મારામાનપણું મારા પણ છે પણ એ હળવું પાત્રુ છે પણ એ નથી આજે આપણી પાસે દરેક પોતાનું સમાન સાચવી શકે જુદી છે પરંતુ આપણે પ્રકૃતિ ગુણો લઈને આવ્યા હોય સંસ્કારમાં બધા દરેક પોત રીતે દરેક પોતે જાણે બધા સરખું ના હોય એટલે માનના રક્ષણ માટે અપમાન ના થાય અભિમાન અથવા માન આપણે કેટલું મહાત્મા ના મહાત્મા ને ના હોય મહાત્મા એ શું જાગૃતિ શું હોય કે આ જે ટેવ છે ને દરેક ને પોતપોતાની ખાસિયત વાળી ટેવ હોય જ દરેક ને હોય કોઈને છોડશે નહીવ ખાસિયત વાળી ટેવ છે ને એ આગે એનું રક્ષણ નહીં કરવાનું કઈ ને કઈ હોય છે બે મુખ્ય બેચારો હોય દરેક ને બધા દરેક ને પોતપોતાની રીતે એ આપણે શોધવી પડે અંદર રિસર્ચ કરવી પડે બીજામાં જાય કે આપણા સત્સંગમાં આપણે આ વાત થાય છે આ બધા પાછળ શુદ્ધાત્મા જ છે કામ કરતું સમજાયું એટલે માન તો બહુ વિશાળતા છે પણ મહાત્માઓને ના હોય મહાત્માને ક્રોધ માન માયા લો क्षय थी गया वगैरह अपन ने अपनी शुद्धात्मा की दृष्टि खुले खुले पतंगिया जय चर्म चक्षु खुले पहला समझाए एक जीव मैं जरा आ खुले तब पतंगियो कहवाय त्यार बीजा जीव है विकास वाला ઘણો બધો વિકાસ થાય છે એને કઈક જોતું કે જે અવાજ કાઢ્યા તે હશે જોતું નહીં જોવાનું નહીં શીખે નઈ હમ એટલે પગે પગથી લઈ ઊંચકીને પાણી સાટી રડાવશે કેવી હાલત હશે એની એવું જોઈએ છે આપણે જોતા જોતા શીખવાનું જોતા જોતા કેટલું કેમનું જોઈએ છે એટલે આ તો કર્મ માર્ગના પગ છું જે શ્રીમદજી એ કર્યું છે આ ત્રણ બહુ મોટા અને દાદા ભગવાન આ સમજાવ્યું છે પણ જુદી રીતે છે આપણે અક્રમ છે પ્રાપ્તિ છે એટલા માટે પણ અક્રમ આપણે મળી ગયો છે એવું જો રાખવું એ બહુ જોખમ છે એવી રીતે રાખશો નહીં તમારો ખજાનો છે ગુપ્ત રાખવાનો અને ગુપ્ત રાખી અને મુક્તપણે ઓપનલી ફરવાનું હું કહ્યું ગુપ્ત ઓપનમાં ગુપ્ત બહાર કાઢો થાય છે મહેશ આનંદજી સમજાય થોડુંક વિચારશો તો કેવી રીતે કોઈ ગલી કરશે તો શું કરશો ગલી પછી કરશે બે સ્લોક સંભળાવશે તો શું કરશો પાછળ ફરી જો કેમ ભાઈ તું એવું કેમ કે છે આજે સચીદાર સચીદાન આજે તો આ બધું ગમત કરીએ છે આજે એટલે બધાને આપણે કઈ પદ બોલાવવું છે કે વાતો ચાર જ ગમશે આપણે આટલા બધા છીએ પણ આપણે દરેક થાય છે એવું દરેક જોઈએ એવું હોવું ઘટે એટલે કામ માન આ રીતે છે એ ક્રમમાં વાતો છે આ મહાત્માઓ માટે નથી પણ એનો અર્થ એ નથી કે આપણી હવે ડિસ્ચાર્જ કશાયો બાકી રહ્યા છે એવું કઈ સમજ એવું અને બધા ક્ષાય થઈ ગયા છે મારીને બેસી જવા જેવું નથી અને એ પ્રમાણે જીવવાનું નથી વર્તવાનું નથી સત્સંગમાં ના જશો બધું જ અંદર છે ને મસાલા હાથે જ છે આપણે પણ એ મસાલા સાથે ડોકિયા ના કરે બહાર એવું સત્સંગ થાય બહુ સારું તો એ સંયમ પરિણામ કહેવાય બધા હમ એને બંધ રાખે અંદર એટલે તે વખતે ઉપશમ હોય બધું અને પછી સત્સંગ ચાલે બધું આ ઉપશમ સંકિત બહુ જુદી વસ્તુ છે એ ઉદય પ્રમાણથી હોય છે પરંતુ આ ઉપશન પુરુષાર્થી ઉપર એટલે ક્ષાયક દર્શન પ્રાપ્ત થયું પણ ક્ષાયક દ્રષ્ટિ રહી શકતી નથી આ મોટી વાત છે ક્ષાયક ક્રોધમાં ખલાસ થઈ અહિયાં અંજલી બેન કે નહી હોય તો રિસર્ચ કરજે થોડું ઘણું ખોટો ટાઈમ ના વેસ્ટ કરી ઘરે હા મમ્મી જોડે વાતો કર પપ્પા જોડે કરો નથી ખરું ને જરા બહુ પાવરફુલ છે બહુ પાવરફુલ દાદાજી બહુ સેવા કરી છે જય સચિદા તે આપણે ના હોય શું એટલે આપણે ચાજ કશાયો થી મુક્ત થયા છીએ અને ચાચ કસાયોને જ કશાયો કહેવા છે શાસ્ત્રોમાં પણ કહ્યા છે વિતરાગ ભગવંતોએ પણ કહ્યા છે પણ એનો એવો નથી કે ડિસ્ચાર્જ કિસાયો નથી આ શાસ્ત્રોની ઝીણી ઝીણી સમજણો બધી છે તે અક્રમ વિજ્ઞાન જ ખુલ્લું કરે છે નિમિષાનંદજી ભૂલી ન બહુ હમ આપણે માણસને સાદી ભાષાને લાવવાની જરૂર છે બસ પણ આપણે આપણું અંદરનું થતું જતું જાય ને એમાં એ સવારના પરમાં બસ બધું જયારે બધા સૂતા હોય કોઈ જાગ્યું ના હોય ને અત્યાર શિયાળામાં સારી ઠંડીમાં બહુ મજા આવે બધાને ચાલું મથવું તો પડે આપણે આજ્ઞાધર્મ આપણને એક જ એક્સરસાઇઝ કરવાનું કહે છે કે આ મથી પડો તમે તમારા પૂતગલ જોડે બાથમ કરો તમારા પૂતગલ જોડે પણ બહાર કોઈને ખબર દેખાય નહીં એવી રીતે જરાય અણસાર કરે એને ખબર ના પડવી જોઈએ પ્રયત્ન કરી દો ધીમે પિંકુ સમજાય છે ને ચાલે તો છે પણ ખબર નથી પડતી અંદર ચાલે છે ચાલે છે તોય અને ખબર પડી ચાલે કેટલું તોફાન બધું ઠંડી પડી ગઈ હવે એટલે બધા હોય અમને અનુભવ પાકો હજુ છે ના જાય છે આ કારમાં અમુક મર્યાદા હોય છે બધી મર્યાદાઓ છે આ ત્રણ મોટા કળયુગના લક્ષણો પ્રકૃતિના સમજાય ને અને આ જ્ઞાનથી આપણને એ ક્ષમતા જાય આપણને શું કહ્યું જાય અને પછી ઇવનઆઉટ થઈ જાય શું થાય ઇવનઆઉટ થાય એટલે અહિંસક રીતે એમનો નિકાલ થાય શું કહ્યું कारण के सम्भाव निकाल थयम थी ए निकाल समझ समझाता जाए थत जाए शमन एटर धीमे धीमे थो जाए बेसी रही है समत जाए ये परिणाम संयम परिणाम शू क्यू चलो ए पद बोलो संयम परिणाम ना अपने बिहारी धमधमा जोर थी ઉપયમ પરિણામ બોલા ઉપયમ પરિણામ ઉપયમ પરિણા હર્ષને શોકાની વિવા હર્ષ ને શો હર્ષ મીન્સ શો કે રાઈટ હર્ષ ને શોકા વિભાવ હાજ થયું તેજ જ્ઞાન થયું તેજ જ્ઞાન ઉપજાવી સંયમ પરિણામ સુર સંજોગો ના દબાણ વચે દબ હર હર તું આવપમા સંજોગો ના દબાણ નીચે એટલે શું કે આપણે માન માન નું રક્ષણ થતું હોય ખબર ના પડવા દઈએ પણ છે તેવી રીતે આપણે કાળજીથી રહીએ એવું બને બને ખરું મારું ડિસરિસ્પેક્ટ ના થાય એવું જરા કોન્શિયસ ની તો બધા રહે નહીં આપણે એ તો તને અનુભવ નહી હોય કે સ્થૂળ સંજોગોના દબાણ એટલે વાણી સ્થૂળમાં ગજાય છે પરંતુ એને સ્થૂળ એટલે સૂક્ષ્મ સ્થૂળ આપણા માટે મહાત્મા થઈ ગઈ કારણ કે ટેપ રેકોર્ડ છે શું કહ્યું ટેપ રેકોર્ડ છે એ ટેવનો સ્વભાવ છે એટલે ટેવ છે અને એનો સ્વભાવ છે એટલે એના પાછળ જે સ્વભાવનો ભાગ છે ને બોલાતી વાણી પાછળ એ આપણને બહુ નડે છે સ્વભાવનો ભાગ ના હોય ને વાણી તો પછી નોર્મલ થતી જતી જાય સ્વભાવને ચિકાસ એટલે બહુ જ આધર સાઈડને કંઈ ને કંઈ ચિકાસ હોય કોઈપણ પ્રકારની સમજાયું પરંતુ આજનો વ્યવહાર એટલો બધો ફાસ્ટ ઉતાવર કહ્યું ને મેં એમાં બધી જાગૃતિ રહેવી મુશ્કેલ એટલે સંયમ પરિણામ આપણે રહે છે આજ્ઞાધર્મ સંયમ પરિણામ રાખે છે આપણામાં પણ આપણે એને સમજવાની જરૂર છે આપણે આ પ્રકૃતિની ધીમેન ધીમે આપણને આમ તો ભૂલ તો ભૂલ ના થાય બને જ નહીં આ કાળમાં પણ પછી એને અંદર એની પાછળ બહુ જ મથવું પડે થોડુંક આરી શકાય પકડ્યું શું કરવા હું તો શુદ્ધ આત્મા છું જે નતો તે પકડી ગયો મને પકડાયો સમજ હવે એનામાં પકડવાનું છોડવાનું હોતું નથી શુદ્ધ આત્માનો તો શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા છે વિતરાક છે प्रकृति में बड़ी बात <laughs> <कितली ऐसे> <laughs> <laughs> है आज्ञाधर्म आज के विशाल हे विशालता प्रकृति विशालता है एट शरीरता बहुत कहणी बहु नाच कहवा जरा પછી સમાન થાય એટલે શબ્દ સમાન થાય પછી બોલવાનું ઈચ્છા ઓછા થાય જવા દો જવા જાવ સમજણથી સમય અંતર વાંચા એ અંગનો પુરુષાર્થ છે એ સૂક્ષ્મમાં જાય સમજાય પછી એથી આગળ બુદ્ધિબહેન છે એની જોડે ડિલિંગ કરવાનું એની જોડે મથવાનું તેમાં જાય અને સૂક્ષ્મ સુમ બધું જ આવી ગયું એ ગયા એટલે પછી મન ઉપર આવશું પેલું ચિત્ત ગમત એમ જશે આમ આવીશું તો અહીંયા આમ જાય બધું ખબર પડતું જશે એ બધું અંધકરણનું લિવિંગ ચાલુ થઈ જાય સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ સમજાયું એટલે આવી રીતે જાય મહાત્માઓને સૂક્ષ્મથી પ્રયાણ છે પણ સૂક્ષ્મ માં સૂક્ષ્મનું કારણ સૂક્ષ્મનું કારણ એ સમાન થાય ત્યારે જ કારણ સમજાય સૂક્ષ્મ માં તો હજુ આપણે સૂક્ષ્મ સ્થૂલ માંથી જઈએ સૂક્ષ્મ સ્થુલ આ બધું પાંચ ઇન્દ્રિયો આખી અને બુલાતી વાણી આવી અને પાંચ ભાવેન્દ્રિયો ગઈ હા પછી ઇન્દ્રિય કહ્યું તો બે આવે કર્મેન્દ્રિય અને ભાવેન્દ્રિય એની પાસે જ્ઞાન ઇન્દ્રિયો કે છે અને આ વાચ વાંચા પછી મન તો પકડાય એવું નથી સીધું નહી સમજાયું મન પકડાયું નથી સુક્ષ્મ અંત આખું બધું એટલે મન એ એનો ફંક્શનલ પાર્ટનો લીડર છે આખો પણ બધું ફંક્શનલ પાર્ટ ફોર ફેઝી થાય છે આખું દ્રવ્ય મન બુદ્ધિચિત્ત અહંકાર કહીએ તે સમજાતું જાય આપણને સમજાતું જાય એટલે જેમ જેમ આપણો સંભાવ નિકાલ થતો જાય તે આપણને આ નિકાલ સ્વરૂપ છે સમજાય તો એ બહુ થઈ ગયું નિકાલ સ્વરૂપ તો બહુ પડ્યું છે કઈ કઈ આવે તો ખરું ને અમે રહેવાનું જ નહીં ને હ નિકાલ બાકીનો હામાં વગર રે આપડી રાજુ એ પણ એના એક છે લખણ મોટું ઢીલા પડે ને તારે જ હું આવીશી નથી ત્યાં સિવાય મજા નહી આવે મને અત્યારે ઢીલા પડે ને પછી મારું બોધ ભાવેન્દ્રી એ તો કર્મી જ્ઞાન ઇન્દ્રિય છે પણ એમાં ભાવેન્દ્રિય એને ભાવેન્દ્રિય ના કેવાય પણ ભાવકો કહી શકો તમે ભાવકો કહેવાય એ બધા ભાવકો એને ભાવ ઇન્દ્રિય નથી કેવાતી પછી બીજી વખત કરીશું હવે આપણે જવા દો હવે આપણો સમય છે પણ આજે રજા લીધી છે આજે બધાએ પણ એ કામ તો આજે કરવાનું શું બધી મુહૂર્ત કરવાની બધી આખું વરસ ચલાવવાની હા બરો હા ધમધમાવા દો ચાલો ચાલો ચાલો ધૂળ સંજોગો ના દબાણ વચ્ચે ધૂળ સંજોગો નબાણવચે હર હર તું આવે કઈથી અપમા સામ નિમિત જો નિર્દોષાષે નિમિત જો નિર્દોષાષે આ પડુદિયોર્ધ્વ પરિણામ રાખે કરવા ગો કરવા પુદલ ને સદબુ વ્યવસ્થિત્ ઉપવે સંયમ પરિણામ ઉપમે તે પ્રસંગ લાગે તોલા તે પ્રસંગ હાવ લાગે ગે દૂત માર ખુદ પોતે જૈના કર ખુદ સમ્યક બુિ પ્રજ્ઞી પાખે સમ્યાક કબુ પ્રજ્ઞાન પાખે વાતાવરણ ને હળવું જ રાખે કોઈને નાગે કોઈને સુધનિસ્ક સ્વસંગ જાગે અસંગ સ્વરૂપ ધ્યા સંગ સ્વરૂપાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણા ઉપ મહાત્માઓ આ પદ બોલ્યા એના પર આખો સત્સંગ કરીશું તમને બધા શું લાગે છે આપણે આપણે સમજી શકીએ ભાષામાં લઈ આવીએ જેથી આજ્ઞાધર્મ આખો સમજાઈ જાય એવી રીતે લઈ શકાય હા ગુરુવાર નો સત્સંગી આજે અમારો અજન્મ જન્મ દિવસ છે દાદાજી આજની તિથિ છે આજલી લાભ પાછા મેં લીધેલું છત્રીસ વર્ષ પૂરા થયા તમે બધા સાથે ફર્યા કરે છે બધી જગા એ અહીંયા છે ભારતમાં છે બધે જ ફર્યા કરવાના બધે વહેંચી લીધું હોય બધું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધે ખૂણે ખાચરે શું હજુ ત્યાં નોર્થ ઇસ્ટમાં નથી ગયા લોકો જરાક ધીમે ધીમે પરંતુ બેઝ જોઈએ વાંધો નથી પણ ના બેઝ હોય તો એ જઈ શકો છો એ તમારો પ્રયોગ છે તમારા પોતાના માટેનો બરાબર પોતાના માટેનો એટલું ખ્યાલ રાખજો ચોક્કસ જાવ તમે મુક્ત છો આવો બસો પરંતુ એમના જેવો જ વેસ એમનો આમનો વ્યવહાર એવી રીતે જજો તમે તમે આ કપડા પહેરવાના નહીં તે વખતે કહી દીધું એ તો એ કહે છે જુદા છે જવા દો આ તો આપણે આપણા અહીંયા અહીંયા બેઠા માટે છે જો એને મહેશા ન ગમી ગઈ આ વાત જુઓ ખોટી નથી એ વાત પણ એને અમુક એની અપેક્ષા એ સમજવાની છે દરેક વસ્તુ કોઈ આગ્રહપૂર્વક હોય જ નહીં ને આપણને સમજાવ્યું બહાર જઈએ તો બહાર જેવા બધા એની જોડે રહેવું પડે ના તો કેવું તેને પહોંચવા આપણી વાક્ય પહોંચશે આપણે જુદો પડીએ તો ના સમજાયું તમે સમજી જ લેજો આ તમારી અંદર અંદર હા એટલે અમારે આને મેં પછી આવે આ જશે ને પછી એનું ટી શર્ટ આવી જશે એને છૂટ આપી છે એને નિશિતાનંદજીને છૂટ આપી છે પછી એમ જ રહેશે એવું પછી એને મને કહ્યું કે હું કેલનપુરી રહું છું ને દાદા મેં કહું કોઈ આવતું બધા આવે છે કારીગરો પણ એવું બધું મેં કહું હવે આપણે સામાન્ય પણ રહું તો આ રીતે મજા પડે છે દીપકાનંદજીને પણ કહે ના હું તો બની છું કરાય એવું હે दादे की बीमारी के कारण पण तो मोटा થઈ ગયા તો સમજી ગયા ને બધા એટલે એની પાછળ કારણ છે ભાઈ માઈક માં બોલજો પણ એ એ એ એની પાછે નિરાગ્રહી કારણ છે નિરાગ્રહી બિલકુલ નિરાગ્રહી ઇટ લુસ સુપોઝ હા બિલકુલ યુ નો તો સવાલ જ નથી ઇન્ડિવિજ જેડેમાંથી પૈસા જ પણ નહીં મારી વાત સાંભળો ઇન્ડિવિડ્યુઅલ વાત છે તે બાર વ્યવહારમાં ના લાવાય આઈ વાત છે સમજ્યું એ તમારા બ્રહ્મચર્યના રક્ષણ માટે એક મિનિટ ભાવસર બંને હસબન્ડ વાઇફ નો આજે અજન્મા જન્મ દિવસ છે અને ડોક્ટર અશોકભાઈ પટેલ દાદાજી કુદરતી આજે લાભ પચમ આપણે मेहनत कुमार એટલે આજે કુદરતી દાદાજી એનું ઉદઘાટન થઈ ગયું અને આજના દિવસે અમારા મહાત્માની ભાવના કે આ વર્ષ સૌથી વધારે અમે મહાત્માઓ આપનું સાનિધ્ય સત્સંગ આ જગા પામીએ આપને આશીર્વાદ દાદાજી અમારો રોજ અમે કરીએ પણ રોજ આપણા આસમાન કરીએ નમો નમો સિદ્ધાણમો લોકારો પંચ નમકારો મંગલાન ચીમ વાસુદેવાય નમો ભગવતેમ નમ શિવાય જય સચિદાન જય સચિદાન ટુ કામ કરી નાખવાની કારણ કે પછી બધા ધીરજ નહીં રહે દાદા ભગવાન ના સિંહ જય જય હો દાદા ભગવાન असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान नसीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा